શું પરીક્ષા આપવાની તમારા તાબાબ હોય તમારા તાબામાં મનો વધ મને મર્યાદા આપવું મને બહુ મર્યાદિત લાગી વ્યાખ્યા એ મને કઈ બરોબર નથી લાગતું હવે જમવાનું કરી મૂક્યું ભાઈ કોઈ વસ્તુ ના હોય તમે જે છે અધિકાર નથી ગુસ્સો કર્યો કે ઇફેક્ટ કોઈ બંધ કરી દેવા કોષ નથી થતો હમ આનંદ થી કોષ નથી થતો આનંદ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 ચિંતા ખાઈએ છીએ બધું ખાઈએ છીએ પણ આ ઇફેક્ટ છે ઇફને ક્યા કહેવાય તમારે પરિણામ છે આગળ પણ અપેક્ષા એ જગત બી અપેક્ષા મારી અપેક્ષા બરાબર જગત બી અપેક્ષા શું કહ્યું મારી અપેક્ષા ડૉક્ટરો કે છે ને જીવાડવાના મારા આત્મા નથી બાઈડ ને બર્યું હાથું શું કે કોઈ બાપ હોય નથી બધે પણ ક્યાં છે તમે પહેલો તું કે ત્યાં ક્યાં માન્યા છે ઉપર તો બાપ નથી કોઈ ગયો પડી ગયા ઓલી ક્રિઝન ની અંદર છે ધાર્મ ખરા ક્રિએઝર કે કોઈ જીવ બાળવાનો શિકાર નથી કોઈ નઈ એક વંદો બનાયાર શકતો હોય કોઈ દુનિયામાં કોઈ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 પોતે વિચાર્યું નથી થાય એવો રસ્તો કરવો તમે એવું છે ને આ બધા ધર્મ એના કોપમાં છે પોતાના સંપૂર્ણ ધર્મથી મનુષ્યોને જ મારવાના છીએ એવા ધર્મ સાથ પણ કરી ચાલો બીજાજી અને આપણે સરળ ધર્મ કોઈને દુઃખ ના થયું હું અહીં આપણા લોકો ઇન્ડિયનો મોઝાર કરતા હોય પૂછું છું કોનું માણસું કાપી જાય બકરા ઢોકરું ખવાય ખવાય ગયા દુઃખ નહી થતું એનું થાય શાકભાજી એ બધી દિવસ મેં કહ્યું આવડી મોટી દૂધી હોય એને કાપતી વખત થાય છે તને તો જાતે કાપી આપું ખરો ઘાક આપી કોઈ ગલકુ હોય જાતે કાપી આપવું એટલે ઘાક કોઈ મનમાં તો ખાય છે અસર શરીર ને કાપી છે ના કરાય કે હાર્ડ કવું નથી કરતું એ વસ્તુ ખવું તો તને બધા વિદ્યાર્થી એ પરમારું વાત હોય શું કયું હાર્ટ કરે ખાવું આધાર નથી રાખતો આપડે નાનપણ થી જોયે કે બકરું કપાય કે મરચી કપાય એ નાનપણથી જોયેલું જ હોય તો પછી એને કઈ અરેરાતી ના થાય ના થાય ભલે ખાય તો એનો મા બાપ એ ખાધેલું છે ઘરમાં નથી ખાધેલું નથી જરૂર નથી ના ખાવ શું કહ્યું હું કઉી કાપતા હોય હોય તો હતો ને એટલે ઘણા ઘરે છોડી દીધું તમને વિચારતી પરમારું પાસે મને નુકસાન નથી હું તો તમને સાચી વાત સમજાય મારે જાણું છે આપને મારા પૈકી ઘણા સ્વતંત્ર નથી કે મારા થયે ને એ પુરુષ છે હિન્દુઓના હું મુસલમાન થતો નથી બધું પેલો ખોરાક થઈએ ના ખાય ઉત્તમ તો ના ખાવું એ પણ તમે ખાતા હોય ત્યારે મને વાંધો મન તો જય જય બાબા જે ખાય ત્યારે હું વાંધો બુક હોય તો કરતો નથી પણ તેર વર્ષની ઉમરે મેં કહ્યું મારે માથે ભગવાન નથી ભગવાન હોય આ દુનિયા જીવાનું વર્તું મારા ફાદર બધા એ ભગવાન મારા કારણ હું જોવા ભગવાન નથી એવું ખાલી આપડે જે સર કોણ કોણ સાયન્ટિસ્ટ છે એકાદ કોઈ તક બોલી દાવો અહી રહેવાના છે એમને ખબર પડે કે દુનિયામાં કશું છે જાણે છે એટલે મારી સાથે એકબાચા દેખાય છે બીજા દેશ સાવું તો એવું તો કોઈ માનતો નથી ના પણ નવું છે કઈ એવું જાણે નહિ એવું માને સારી છે કે આ આવી રીતે જાણી શકાય છે એમાં શ્રદ્ધા રાખવી કે નહીં એના માટે પણ શંકા છે કઈક વિશેષ છે એમ તો બધા બધાને જ અંદર થાય છે કુદરતી રીતે સાચી વસ્તુ રહે નામ ભાઈ નું કુમાર કુમાર ભટ્ટ હું કુમાર ભટ્ટ સોંગ બોલી છું કોઈ પણ નામ હોય શકત માલ તો હું છું આ હું છું એટલું મને ખ્યાલ છે એનામ બિલીટ કહેવાય બીજું આ બાય નો હું કહીશું તેંગોલી રહી કહીએ કે તમે આ નથી આ નથી આ નથી તમે આઈ પીલીફ હું નીચે લઈ જાઉં ચા પાણી નાસ્તો કરાવો જોઈ જ આગળ તદે થાય નથી કાલે શું વાત કરો તો કે આ ઉંમરે તમે આટલું બધું કેમ કરી શકો છો અને પ્રાયમ ફ્રેશ જ રહેલો છે એટલું બધું ભરવા દેખાય છે દેખાય છે એ ફ્રેશનેસ દેખાય કેમ કે આ સંસારમાં લગભગ જે બધું જ થાય છે બધું ખોટું જ થાય છે એવી વ્યવસ્થા કઈ રીતે થઈ હશે પણ સાચી અપેક્ષા એ બધું ખોટું છે એમ કઈ રીતે થયું કે સાચી અપેક્ષા બધું ખોટું છે એ કેવી રીતે થયું કઈ અપેક્ષા અપેક્ષા એ બન્યું ખોટું નથી હું કઉ છું જો મારો વાત વાપરો કઈ પુસ્તકો મેં એવું લખેલું છે બ્રહ્મ સત્ય જગત નિષ્ઠા શું એ લોકો મને પૂછે પણ જગત રિલેટિવ સત્ય છે આ વિનાશી સત્ય કેવું છે ખોટું નથી આપણે કેવું કે હું કુમાર માટે બધું ખોટું છે એમ કેમ બન્યું છે જે સાચી દ્રષ્ટિ છે જે મામો છે ખરેખર મામો શું માને છે જાણે છે એ મર્યાદા મા એમ કેવા માંગે છે દાદા કે આ જે આ દ્રષ્ટિ ખોટી બની રોંગ બિલીફ થઈ ગઈ એ કેવી રીતે બન્યું જન્મે છે પછી દેવલે બંદર કોઈ છે નહીં ઇન્દ્રિયો કામ કરે એને છે તે કડવું તો મોડું બગાડે કરવું પછી રાગ કરે બાબો બાબો બાબો સારું ખરેખર શું કઈ ગયા પછી ચંદુ ના પાડે રોંગી જાય જાય ને પછી પહેના રહે તમારી વાઇફ છે એકાદ રોગ હવે એના શાસ્ત્રકારો શું કે માયાથી આવું છે શું છે કે ભગવાન ની માયા ભગવાન આ તું હોય ને માયા છે એ થોડી છે એમના થયું નહિ ભગવાન માયા છે આથી બોલે રહીને માયા કર્યું શું કર્યું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 જે માયા અને સેલ્ફ ઇગ્નોરન્સ જે કહ્યું છો બે માં કઈ તફાવત છે કે બંને ના જુદા લેબલ છે માયા અને ઇગ્નોરન્સ સેલ્ફ ઇગ્નોરન્સ જે કહ્યું તો તે એ બંને જુદું છે કે બે માં તફાવત છે એટલે માત્ર જુદા લેબલ જ આપને માયા નથી લેબલ ગમતું એટલે આપડે સેલ્ફ ઇગ્નોરન્સ એ લેબલ આપો છો સમજાવવા માટે ગભરી લોકો ને હિન્દુસ્તાન આખું હિન્દુસ્તાન શું કે છે માણસ મરવાનું થાય નેજા આવે જમરા આવે અમેરિકા કોઈ કેબરા લેવા આવે મરી જાય ને પછી મારતા રસ્તામાં હું ત્યારે હવે પણ જબડ્યો છે અને ઓફિસ ક્યાં છે પણ પગાર પણ આપતી વિચારી નાખો એનું ઓફિસ ક્યાં કરે છે એનો પગાર પણ આપ્યો છે તો પગાર આપનાર કેવો છે રસ્તામાં જાય મેં શોધખોળ કે જમરાના જીવડું જ નથી આખું હિન્દુસ્તાન ભરખી મરી ગયું શું કમરા નામ કદું રસ્તું જ નથી જમરા એટલે યામરાજ યમરાજ એટલે મારો નિયમરાજ નિયમરાજ કર્યું હતું નિયમરાજ નિયમરાજ સમજ્યા કાયદેસર મને તે જીવે છે કાયદેસ બધું કોઈ મારના નથી નિયંત્ર નિયમ ના દેતું થોડું થોડું કરી ના મારો પ્રેમ છે જગત પ્રેમ એ પ્રેમ નથી તમારો પ્રેમ એ પ્રેમ ના કહેવાય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 નસીબદાર ને જ પ્રેમ સાંપડે એમ કે નસીબદાર હોય તેને જ પ્રેમ સાંપડે પ્રેમે વિરલ છે એમ મને લાગે છે એમ એમ વિરલ છે વિરલ ભાગ્ય ભાગ્યે જ મળે દાદા છોકરા ટેવ છે રડવાની માને રડવાની ટેવ છે કોઈક ને લાગે તો રડે એવી લાગણી સાચી અને પ્રેમ શું થાય કે વધે ઘટે હોય છોકરો વિનય કરે એટલે બાપ ને પ્રેમ આવે અને છોકરો હું પ્રેમ નથી માનતો એ મુ કેતો એ બરાબર છે એવી વસ્તુ પ્રેમ નથી માનતો એ આશક્તિ કેવાય પ્રેમ ની વ્યાખ્યા ક્યાં પ્રેમ એટલે વધે નહીં ઘટે નહીં એમ નો વધે નહીં પણ ઘટે નહીં મને કારટવાદ ના થાય આ તો બધું પ્રેમ નહીં આ તો આ શક્તિ બધી લાગે પ્રેમ પ્રેમ જે પ્રેમ પ્રેમ નોર્મલ થયો કિલો નોર્મલ થયો નાઈન્ટી એટી નોર્મલ લાગેલી પ્રેમ નો પ્રકાર capale non sto totale la non ma proprio aspetta dopo da noi non sto fa mi devo fare premere per parlare હજાર ફોલો છે મારા એવું મારે પણ ઘણી વાર થાય છે અને મારું બેભાન ના કે પ્રશ્ન પૂછી છે એવું લાગતું નથી ઓછું કેવાય છે ખરો ઈગો ભજગટ થાય ને એ લોકો જોઈ શકે કે કોઈ લાખ કોઈ દોઢ લાખ આ કરે અને આ લોકો અનુકૂળી શકે ને કરવા ઓી શક્યા નહીં આપણે ખરેખર ઓછી શકે છે શબ્દ ઓળખાય મારે શબ્દ થોડો ઓળખાય અઠ્યાવીસ પાંચ સત્યાસી સાંજે ઓગણીસ જાગૃતિ વધારે છે એક જગ્યા થી બીજી જવું બધા કેવું જે દાદા ની સેવા કરવા ખાતા શૈલેષ વન વે પાંચસો માઇલ ડ્રાઈવ કરી ને બબે સત્તર દિવસે બોલાવાયા છે મને રાવિલા નાસી મત નો ઉદી ઉદી રા ઉદી તો કાં કરે છે તે કે બાદ હમ તુરા અમે થઈ દેને માર દે લેમ એ બડા બુદ્ધિ છે બને લેવી દે સર આબી આવો જો બુદ્ધિ કઈ લઈને ખરી વારી ગાય જાય no અરે yeah, રાજીરા <coughs> <Yeah. coughs> <coughs> <coughs> તમે અંધ ને આપડા માં એમ આપડે જાતે કાતું કરતા એ શું કાશ્મીર એટલે દાદા એ લોકો કેમ મસ્તી લેતો હોય છે એના લોકો અહીના લોકો મસ્તીલેસ કેમ હોય છે એવું કઈ કેમ નથી ખોરાક ના ગુણો પેદા થાય છે ખોરાક ના લીધે થાય છે એક રાત જોવા ને બહુ હતા પણ દાદા આપેલા હતા મોટાંતો દાદા મેં જોયેલા ખર્ચ આવી ગયા ખર્ચી જવા નહી કર્યા એકોનોમિકલ હું ઇકોમિક પૈસો બગાડ્યો એક માટેતરી મારવારવા નહી કરે જમવાની બગડવાનું છે મારું છે મારો જમવા લાગે તો મારું હોય છે લોકો શું પાર્ક સારું છે એટલું જાગણી વાત હું જાય ને અમારી દાદા બધા સમજ કેમ ના હોય એવી વાત બધા સમજર વગર દુખી છે લોકો મારી પાસે સમજ વખતે લીધી હોય મારી પાસે સુખી જમધો કેમ લાગે દિવાળી દરેક બંધ હોય અબ્ઝર્વે છે કારણ કે એને સાસો દોડ કર્યું બધાના અમુક જનો મેં વાત કરી છે મને દરેક કોમિટી દ્વારા સ્વીકાર કરેલો અમદાવાદ ગયા પટેલો એ સ્વીકાર કર્યો શિકાર કર્યો ને ગામડા ના જઈને સ્વીકાર કર્યો એસ ના જઈને સ્વીકાર કર્યો એટલે વન ઓફ ધી હવે હેડ મેમ્બર પૈસા ની તો મારી માં દુબાણ બહુ ખરબ અને કાંધા ની કે પાસે ચાર લાખ રૂપિયા દેલા પડ્યા ભાઈ હું પટેલ બેન હાર્ષિક પટેલ બેન ટી પટેલ એન્જિનિયર માલિકા તમને હું તારા થોડું કંપની કંપની એટલું ખબર માલિક પણ ખબર નઈ ને પૈસા જે દાદા રહે અમારી પર્સના દાદા જૂના માણસો એમ કે તમને યાદ કરે અને એવા જૂના જમાના બધા ને દફા પડે ને કોઈને ઝઘડા થાય તમને ખબર પડે બધા જે જૂના મળે છે તે બધા અમને કે અમે આ રીતે ઓળખીએ કે અમારે કોઈની જો કોઈ બાજુ હોય તો ઉકેલી આપે દાદા ભૂલી અને હું કે રોડ ઉપર પડતા પડતા જવું ને બધે ચાલે ગયા ચાલે ગયા કોઈ કરનાર મદદ કરે મદદ કરે કા મળ્યો નહી કોમન સેન્સ કોને હું કઉપ્લિકેબલ એ તેમવે વેરે સા બધી જાતનો ખટાવેલા બટાજી જઈને વિચારો